એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા અરે વા આજે તો આ જામનગરની પેલી નિશાળ છે ને દેશળ ભગત સ્કૂલ છે એના કેટલા બધા ટાબરિયાઓ એના ટીચર સાથે વાર્તા સાંભળે છે ભાઈ આ પૂર્ણિમા દીદી સાથે બેઠા બેઠા દિવ્ય આવો આવો સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું નામ છે એક હતો એક હતો બ્રાહ્મણ એને એક હતો દીકરો બાપ દીકરો એક દિવસ પર ગામ જવા નીકળા ગામ જવા નીકળ્યા રસ્તામાં બંને ચાલતા મોટું જંગલ આવ્યું આ જંગલમાં એક ડાકણ ઘર હતું બંને જણા ભૂખ લાગી હતી તેથી તેઓ તો એ ડાકણ ઘરમાં ગયા એમને ક્યાં ખબર હતી કે આ ડાકણ ઘર છે પણ ઘરમાં તો ડાકણ બેઠી હતી એને જોઈને બાપ દીકરો બંને બપોર થયા એટલે ડાકણ બાર ગઈ અને એક મોટો દૂધ નો હાંડો લઈને પાછી આવી પછી ડાકણે એનો દૂધ પાક બનાવ્યો અને કોઠી પાસે ઠરવા મૂક્યો દીકરાને બહુ ભૂખ લાગી હતી ખાવા માટે એ ઘણો ઉતાવળો થયો હતો આ દૂધ પાક જોઈને એના મોમાં પાણી આવ્યું બાપાને કેવા લાગ્યો બાપા હવે તો રેવાતું નથી હું તો બહાર નીકળી ને છું ભલે મને ડાકણ મારી નાખે બાપ કે ઠીક ત્યારે આ હળવે હળવે કોઠીમાંથી બહાર નીકળ અને ડાકણ ને ડાબે પડખે બેસીને ખાજે આ ડાકણ ડાબી આંખે બાડી છે એની ડાબી આંખે કઈ દેખાતું નથી એટલે તને દેખશે નહીં દીકરો કે ઠીક પછી દીકરો બહાર નીકળ્યો ભૂખ લાગી હતી એટલે ખાવા માટે તો ઉતાવળો થઈ ગયો હતો એકદમ દૂધ પાકમાં હાથ નાખીને જ્યાં ખાવા ગયો ત્યાં તો દૂધ પાક ગરમ હતો તેથી ડાક આ અગાઉ ક્યારેય આમ ફૂંફું એમ સાંભળેલું નતું એને તો સાંભળ્યું જ નતું આવું એટલે એ તો એકદમ ડરી ગઈ બોલો લ્યો એને મનમાં થયું અમારા ઘરમાં કોણ આવ્યું હશે એ તો ડરી ગઈ કે આ તો ફૂફુ બાપા આવ્યા અને એ તો એકદમ ઘર છોડીને ભાગી રસ્તામાં એને શિયાળ મળ્યું शी के, ए शह दौड़ता दौड़ता बहुज बीव घर मजा नो दूध पाक राखो अंदर जता लगे मियाल तो के अरेन एम बीओ જુઓ હું કાઈ બીતો નથી ચાલો હું તમારી સાથે આવું ડાક હોય બંને ઘરમાં આવ્યા શિયાળે ચારે કોર જોયું તો કોઠી પાસે કે ઘરમાં કોઈ નહોતું માત્ર કોઠી માંથી ફૂં ફૂ ફૂ એવો અવાજ આવતો હતો દાઝેલો દીકરો હજી ફૂંકો મારતો હતો એમ કઠી ઉપર ચડ્યું અને તેમાં ઉતરવા લાગ્યું પછી તો એની અંદર કોઠી માં શિયાળની પૂંચડી ગઈ એટલે પેલો બાપ હતો ને ये बापे जोर कोठी म तो आमड़ियो बापो छे, ओ बापरे को मचको बापो भो भागो, रे भागो। <laughs> આ તો ફૂફુ મોટો બાપો લાગે છે નાઠા પછી તો આ બ્રાહ્મણ અને એનો દીકરો બહાર આવ્યા અને દૂધ પાક ખાય ને નિરાતે ગયા હો ભાઈ બોલો કેવી ચતુરાઈ વાપરી તો મજા પડીને ને ચાલો આવજો તમે બધા તમારી શાળાના બીજા બાળકોને આ વાર્તા સંભળાવજો પાછા આવજો આવતીકાલે તમને બીજી વાર્તા કહેવાનો છું આવજો